આવું બને નઈ ને જય ના આવે અત્યારે ઉદય માં ના આવે એટલે અંદર પ્રકૃતિ ચોખ્ખી થવા મારે પછી તૂટી જાય બધી બધી ગ્રંથિયો તૂટી જાય પૂજા કરતી વખતે મન સ્થિર રહેતું નથી મે લગભગ 3 વખત સવા લાખ ગાયત્રી નું અનુષ્ઠાન કર્યું ત્રણ વખત સવા લાખ નું ગાય નહી એમાં પણ મન સંપૂર્ણ બરોબર જે શાંતિ મળતી એની માટે શું કરવું આપણને શાંતિ મળતી નથી તો શાંતિ માટે શું કરવું બિલકુલ નથી મળતી થાય છે પૈસા ની ચિંતા કરુટુંબી માનદાન મળતું નથી કૌટુંબિક છે કૌટુંબિક શું અત્યાર સુધી ભાઈ કર્યા મે ફક્ત ત્રણ વખત ગાયત્રીનું સવા લક્ષ ગાયત્રીનું પુષ્ટ્ય કર્યું અને ત્રણ સવા લક્ષ ભીલી ગાયામ આજે તો હેલ્પ પણતું નથી ને અત્યારે કાયમ હું ગાયત્રી કરું છો લગભગ 40 વર્ષથી ગાયત્રી કરું કાયમ ગાયત્રીનું 40 વર્ષથી કરે જ છે પણ મે ભાઈ આપતો નથી અમારે કૈલા પ્રભામનું કરો હા કરી લો તો તમને કાયમની શાંતિ છે સવારે રોજ કલાક શાંતિ બે કલાક એક કલાક સવારે શાંતિ દાદાજી પાસે જ્ઞાન ની પ્રાપ્તિ કરવી છે કાયમ ચિંતા ના થાય કાયમ અશાંતિ ના થાય એવી પ્રાપ્તિ કરવી છે ગાયત્રી દેવી પાસે માગણી કરવિવાર દાડે રવિવાર બપોર આવો તમને એડ્રેસ આપે ત્યાં પછી અમારે કયા તો આજુબાજુ થવાની છૂટા થવાની તમને ટિકિટ કાઢીએ છૂટું થવાની ટિકિટ કાઢીએ એક જ્ઞાની પુરુષ પાસપોર્ટ કરે નહી તો આ જગત માં ભક્તિ રસ માં રંગાયેલા લોકો પછી કુંડલી ના ઉત્થાન માટે જાય છે મહાન મહાન યોગીઓ પણ એ કરે છે કે સેવું કરે છે તો એ સુસંગત છે કે નહીં નથી જો ભક્તિમાં પડેલો છે તો એ રસ્તો જુદો છે નિરાળો અને પેલો યોગ માર્ગ નિરા ભક્તિ પડી આગળ જાય આપડે હેવમર નો આઈસ્ટમ લાવીએ અને પછી મે ચાર એરિયા શું થાય ના ચા માય ના આઈસ્ટ માં બી કઈ વાત પૂછો આ વસ્તુ અત્યારે જે મહાન યોગીઓ પણ આપણે એમ કે આજે પછી આવું છું છોકરો ફી હાલતા જાઓ હું આઈ ને તરતા આપું છું બતા પૈસા નીકળ્યો વગર બીજો મળ્યો ચાલુ તો ફે લઈ જાય બે સા વાગ્યા આવે कई बदाने आ, आप जे जा आप ज्ञान जाती जाए जरूर तृप्ति थी जाए એ બધું અજ્ઞાન જાણીએ છીએ નાના નાના જીવડા કોઈને દુઃખ ગમતું નથી હવે સુખ આત્મા છે આત્મા જાણીએ ત્યાર પછી ઉત્પન્ન થાય કાયમ નથી એને કર્મ કે છે શું છે કર્મ કર્મ બંધે છે આરોપ નામાંથી એ જ કર્મ હું નાયબી છું તે નાયબી છું એમ માની બિલીફ થી જે કરીએ બધી કર્મ આપને બંધાય ज्ञा पास ज्ञान लीध्या पी चार्ज ना डिस्चार्ज एक चिंता चिंता क्यों थाय एक ना चिंता लगे तक खातरी थी जाएगा સાધુ તો કયા પરમાનન્ટમાં તમે પોતે પણ તમે હું મને આમ થઇ જ